એવી જગ્યા મારી વાતો એકદમ પહોચી ના હોય એટલે તેથી મેખ્યું છે ને કે જગત ચિંગ નીચે કડા બોલું બહાર નીકળી બોલતા બરો આ સંસ્કાર બરો ખારો દર મારા પેલેથી કાઢો થયો પણ અત્યાર સુધી તમને ગાળો નતો પડતો ને એટલે સુધી આવતરે ને મો ઉતરે ગાળો પડે એટલે મોહ થઈ જાય તારો ખારો લાગે આમ જાય પડે તો મોહ ને લીધે આવો પપ્પાજી આવો પપ્પાજી પપ્પાજી જાય ને નાના છોકરા તો બધું કામ કરે છે લવાદ તરીકે પેલો ઝઘડો થયો એ જ મી નિકાલ કર્યા ઝઘડો ને હંમેશા શ્રીકૃષ્ણ કર્યા લે પેલી ભાઈ શું કે બાબા ને ચા પીતા ના હોય કે પપ્પાજી બોલ્યો ઓ શું શું મંત્ર બોલ્યો આ શું બોલ્યો બહાર પૈસા મોહ નો માર ખાવાનો હતો નથી કારણ કે બહાર સાહજીક વસ્તુ છે હિન્દુસ્તાન માં આયા પછી તો અધ્યાત્મા રસ્તે ચડે આપડે કારણ કે પુનર્જન્મ ને સમજતા થયા શું થયું અને પુનર્જન્મ સમજ્યા પુનર્જન સમજ્યો એ ઈશ્વરનો શિકાર જ નહીં કરતો પણ એ આળસમજથી શિકાર કરે કેવું ઈશ્વરે આ બધું બનાવ્યું છે એવો શિકાર નહીં કરતો સમજે ને હું જ કરતા છું એવું ભાન છે શું થાય છે અને મારો કર્મ મારે ભોગવવો પડશે એમ નમ પુનર્જન્મ કેવું હું કરું છું મારે ભોગવવું પડશે એમ નમ પુનર્જન્મ સમજવું ને અને ફોરિન તો એવું જાણતા નથી ભગવાન જ જન્મ આપ્યો છે આપણને સાહેબ આ ગરીબ નતા કે એમાં શ્રીમંત એમની ઈચ્છા એવી એવી ઈચ્છા કરવાની શું અને આપણે હિન્દુસ્તાને એટલો જ આ પુનર્જન્મ સમજ્યો છે એટલે અધ્યાત્મ તરફ લેલો અને આમાં અધ્યાત્મ ના રહ્યો તો આ રીતે બળતા પાર વે જેટલી બુદ્ધિ ને આંતરિક બુદ્ધિ જેટલી આંતરિક બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય આ બાજુ કાઉન્ટર આ તાજવામાં બુદ્ધિ વધી એટલો બળાપો આ તાજવામાં વધતો જાય એવું બધો જ બળાપો વધતો જાય કાઉન્ટર વેટ એક જણા એક જણા બનેવી છે તે મારો વખાવાન તો ગયેલો બારગમ મને કહે છે મારે તો આપણે ભલે તબિયત બહુ ખરાબ છે હમણાં તે બહુ ખરાબ થઈ ગઈ છે એટલે મને તો આખું દેન થાય પડતું નથી પંદર જ પાસ હોય તો મને હું નકું હાર્યું અને જવાનું મને બેનનું એટલે આપણને જ્ઞાન નહીં ચિંતા મને થવા મળી પછી પછી આડધા ગયા થયા ને ત્યાં વાતો કરતાં કરતાં મૂકી ગયા ના ખરો બોલો અને મને તો આ ખીલા તું ના વાક્યની હવે ડખોડો હું કહ્યું તે ઊંઘી ગયો અને વાત હશે મને આખી છે એટલે પછી આ નાખવાના ખબર આપણે ડખોડ આપણે જ છીએ કે આપણે કઈ દફોડ ને કોઈ સમજી ગયા લોકો આ લોકોના કશું પોલમ પોલ થયા છે કે આપણો આપણે કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું હોય તે રહેવું હોતું કેવું આ કર્મ બધેલા તેથી ભેગા થયેલા ભેગા થયેલા કોણ થયા પછી મોડું બધી આપણે નક્કી કર્યું બોલવું નહીં તો આગળ કેવું કરે આપડે નક્કી ગયું હવે નથી બોલવું ગાલી ગા બોલા કરે વાગડા ગાલી ને બોલાઈ હાલ ન બધા પૂરવાર વ્યા દોયરું આવું વ્યાજ બધા દેખાય બધે દેખાય છે તેથી હું કઉ છું ખરીદાવ આવો મારી પાસે હું જે પામે આપી દઉં તમારું કામ થઈ જશે અને છુટકારો થઈ જશે છુટકારો થાય નહી આ બધા દવાખાના કેવા છે આ બધા ભ્રાંતિના દવાખાના છે ભ્રાંતિ વધતી જાય હા આવતો બહુ જરા સુખ મળે એવું કઈ શીખવાડે બરોબર ને આ પરંપરા કેવા છે આવતો બહુ સુખ મળે એવું શીખવાડે ભૌતિક પણ ભ્રાંતિ જાય નહીં પણ આપણે જો કદી છુટકારો કરવો હોય તો આપણે અહીંયા મેટ મેટર વોર્ડ કહેશે કરો છુટકારા માટે રહી જાય છે સ્ત્રીઓને છૂટકો કરાવવા તો એવું આ છૂટકો કરાવવાનો મેટર્નિટ વોર્ડ છે આ કરાવડ નીકળે તારે આમ કરી દેવાનું ફક્ત બીજી પોલકીમાં ઉતરવાનું નહીં તો સચીરાય કઈ વાતચીત કરો સચિરાયણ કે વાત નહીં કરે બોલો વાતચીત કરો આશ્ચર્ય છે મારા ગયા પછી લખાશે શાસ્ત્રોમાં અત્યારે અગિયાર લોકોને સમજણ પડે ને એક એક વાક્ય એક એક વાક્ય બધી અજાય બીશોમાં એક એક વાક્ય અજાય બધું સાયન્ટિફિક ઈચ્છા વસ્તુ જલ્દી સમજાય ને પાછો આપી જાય પુસ્તકો નહી તો પછી તો એમ પણ પત્ની બેઠી ખાય છે પતિ હોય ને સમજણ નથી પડતી શું થાય કોઈ દાડો આ જીવે કશું ભોગવ્યું નથી શું ભોગવ્યું નથી એની પાસે છે પ્રાપ્ત છે આખો દાડો અપ્રાપ્ત ની ચિંતા એટલે મત છે એ ભોગવ્યો નિર્ણય ક્યાંક પણ જોઈશે ને તે અગત્ય ચાલશે એટલે મત પણ ભોગવ્યો આજ એક વાર જોશે કામ કર્યા કર અને આ ભોગવ પણ એક પ્રાપ્ત ને ભોગવો એમ પ્રાપ્ત ને ભોગ્યું નથી મને તો પત્રી બનો થયો ત્યારે તરત બધું આમ દાડે દાડે ખોટો ખોટ્યો ખોટ્યો બધું ખોટો એમ ગાતું જ દેલું શું કહ્યું એટલે આપણે જાણ્યું કે સુન ઉપર આવીશ એટલે આપણે નક્કી કરેલું અત્યાર સુધી આપણે રાજા સહી ભોગવીશ ભોગવટો જ કરેલો પ્રાપ્તનો અપ્રાપ્તની ચિંતા નહીં કરેલી એટલે પછી આપણે આ જતું રહેશે રાજા થયા પછી આજે ઉતરી પડ્યા બસ એટલું મા નહી શકીય સર પડીને પણ આ અપ્રાપ્તની ચિંતા હું આ આવી ત્યારે શું કહેવાય કરે છે આવડું મોટો રાજમહેલ જેવા બંગલા હોય તો પણ અપ્રાપ્તની ચિંતા અને નાની ખોલી હોય તો એક ચિંતા કરે બે વાળો પાછો ભર હું શું કઉ છું પાછો ભાઈ કે ભાઈ આ સાઈડ ખોલી મારે ભરી બહુ થઈ ગઈ શું એક લખવું એટલે ના લખવું એટલે કઈ નઈ આપડે આ શું કાપ પગ ઉપર કુવાર મારું પણ સાહેબ બધા બધા કરે હું એકલો શું કે છે ના મારી એક મહિનો મારી મારે શ્રદ્ધા ઉપર કે દાદા એ મને નાખ્યું એક મહિનો તારું બધું ફરી જશે વાતાવરણ એક મહિનો થાય છે મારે તારું લઈ લેવું નથી પણ કુવાર મારવાનું બંધ ના ચાલે અમારી આજ્ઞા પાડે ને ભાઈ તો શું કરો ભલે એકાદ મહિનો જરાક નુકસાન થાય કારણ કે કુદરત નિયમ છે એવો કે એકદમ જો રફો આપે ને તો લોકો આવું લોકો ચાલી પડે પણ પેલો બીગડાવે થોડી વખત શું ભાઈ પણ જો જ્ઞાની પુરુષ ને શ્રદ્ધા કે બહાર ગયો આ ડીઝ ઓનેસ્ટી છે તો ભૂલ દાદા ભગવાન પ્રાપ્ત ને ભોગવો અપ્રાપ્ત ના કરો પ્રાપ્ત છે ભોગવો કરો તાઈનુકો રૂમો છે તાઇડ રૂમ પાસે સરકાર લઈ લેન્ડ રૂમ એક રૂમ થઈ ગયું મનુષ્ય એટલે આ મનુષ્ય નો સ્વભાવ શોધખોળ કરી અને પછી મેં શોધખોળ કરેલી કે મનુષ્ય જે રસ્તે આમ જાય છે ને તે રસ્તે હું જતો હું રસ્તે શોર્ટકટ ખોરી કાઢું આ તો લોકો આગળ ચાલ્યો ત્યાર ગેટો તેની પાછળ કેટલો થાય તો સરકારે કાયદા કર્યા શું ગબર છે પરમાનંદગવાન ની રીતે એવી નહીં કે પીન ઉડાડીને લો એવું નહીં કેવું કઈ હમણાં સુખ થાય એવું કરો શું આપણા ટચ વાળા પાડોશી ભલે ભલે કરવાની પડે જ્ઞાન હોય તો સંસારિક જ્ઞાન તો મતભેદ પડ્યા કરે એને મતભેદ પડે એટલે ડો થાય કર્યા ને દૂધ નું થાય નહી દુઃખ છે હાચરવા ને એટલું નહિ એ માથી હું છોકરો આવે ભાઈ નો છોકરો મામા નો છોકરો બધા આવે પેલા કયા છે નતા તો હાલતા નતા આયા તો હાલતા નથી પૂરતું ચપોડી ચપોડી કરશે લોકો મેં દિશા જોયેલી છે બધી તને શું પડે ને પૂરતા દુશ્મન થવાનું શું તમને કેમ લાગે અને પછી અપાય તો નઈ જ ભાઈ મારે શું રહેશે ને આ લોકો ને હવે અનુભવ થવા મળ્યા અને મને આ અનુભવ છે તે જુવાળી ને સાલ માં કેટલા વર્ષ થયા ત્યારેા ભાવનો જે મેં નક્કી કર્યું કે મારી રીતે પાછું નહી આવતું તમારી રીતે પાછું આવે તમે તેનું ઘરણી કરી હવે તો ધીમે ધીમે પણ પાછું આવે તો પણ મને તો ઉઘરણી કરતો આવડે નહી હું તમારે તો ઉઘરણી આવ્યો હોય ને એમ તમે કહો આજે તો મારે છુટે આ છોકરાને છુટે પાંચસો રૂપિયા ભરવાના છે તે જ નથી હું મુશ્કેલી મૂક્યો છે તો હું કહો તા તાવ મારો સ્વભાવ મારો સ્વભાવ આવો સર ને સ્વભાવ આવો એટલે પછી હું જાણ્યું કે આપણને આ લોકોની જોડે પહોંચાય નહીં એટલે પછી મેં કી કર્યું કે આ લોકોને આપ્યા છે ને તો ઉઘરાણી જ કરીએ નથી ઉઘરાણી કરીએ તો પાછા આપણી પાસે લેવા આવે ને એમની મેહરે દબાઈને દે જાય તો ફરી આપણે તો મોડું દેખાયા નહીં પૈસા સંબંધી લેવા આવે નહીં આ લોકોને ટેવ પડી ગયેલી એ લોકોને જાણી ગયેલા મારી નબળી શું જાણી ગયેલા નબળાઈ નબળી જાણે તેથી જ આપણે દાટો પારો પડે ને પણ એ પચીસ ત્રીસ રૂપિયા વધારે નતા પચીસ ત્રીસ પણ ગયા તે બહુ કિંમત પચીસ ત્રીસ હજારની પણ ગયા ત્યાંથી સુખી થઈ ગયો એ આવતા જ નહીં પછી બંધ જ આવવાનું જ બન જણા એક બે જણા આપવા ને ત્યાં બધું હમણાં થવા દે આવે તો ખો પણ શું ઉતાવે છે કહ્યું એ પછી ના આવ્યા આવું જગ્યા દૂર રહેવા જેવું છે જે વખતે જે આવ વ્યવસ્થિત અને રાત ધાડો પૈસા ના અંબાં નથી છોકરા સંભાડતો નથી બીડી ને સંભાડતો પૈસા આ પૈસા આ પૈસા મસ્ત પૈસા લઈને જોડે લઈ જવાનું જોડે આ પૈસા પૈસા પૈસા મને થજબ ભોગવવા જેવું જગત કેવું કે પૈસા કમાશો ને લવા દેસો તો પાછા છોકરા દાવડિયા થશે કે આબળું જાય